એમની દોણા ના પડે સર મને કે મારી બહુ ભૂલ થઈ ગયા મારી ચોખા ના પડ્યા જતા ના કીધું આવું ના કર ના કેવું શું કહેશું બાબુભાઈ હા પણ દેવો કરે એ ચમત્કાર ના કહેવાય માણસ કરે એ સમય ચમત્કાર કરે તો પછી દેવો આવે જ નહીં ભરીમાં આવે ચમત્કાર કરી શકતા આવે અહીં ઘરે પર ઉડે ઉપાજી અરે મારો નથી દવાની વસ્તુ કરી શકે એનું એટલું એટલું એ હોય અને તેમાં પછી આપડે સાધુ વધારે પડ્યા કરે છે એમ હારે રાખોડી દેખાઉ મને બધા એવું હોય છે આમ રાખોડી બધા કેટલા થાય છે पार, पार, आप एम के योग्य रीते समझो के आने चमत्कार नहीं कहो आने के लोकों ने एम एम समझू। आप, भेद बतावो सो। आप भेद बतावो के महात्मा रे नही समझवु लोग आ भेद, भेद बाकी बाहर तो चमत्कार के चमत्कार એટલે બુદ્ધિશાળી લખાય નઈ બીજા બધા તો તમે આટલા છે તો ચાર ઘેટો આગળ ચાલુ એને જોઈને પગજ લઈને ચાલ મળે બરોબર લાઈન જો એ ના કરવી પડે શું સમજે દાદા એ લોકો તો દુનિયામાં આજ કે आ, आ, आ, छे। ये एब के के। के दादा थोड़ा आ समझदार होवाणु हजार मे नौ सौ नवाणु भाषा चाली बसाई સર આપડે એટલું કઈ શકીએ ચાલાકીને દંડ છે એટલું કઈ શું બધું તમારે સમાચાર કરવા જેવું ના હોય તમારી શાલાકીને પણ દંડ છે મારા જોડે પણ ભૂતવાડા છે દાદા બે વસ્તુ જુદી તમે જે હાથ ચાલાકી ની કહો છો જાદુગરી કહો છો એને ચાલાકી કહો પણ જે આ વૃષ્ટિ થઈ જે વૃષ્ટિ થઈ કેસર પડ્યું કે ચોખા પડ્યા એ તો એક દેવો ની કૃપા છે બાકી પેલા લોકો તો જાદુગરો પણ પણ આપડે લોકો ને કે આવું ચમત્કાર બોલવાના કેદમાં શું જ સાયન્ટિસ્ટ માને તમારું બધી બાજુ વિચાર અને કઈ કર કાર્ય આથી બળિયાર કાયાથી તો સમાન કરે તો કયા નહીં કે આ કારખાના બધા આપણે ના કરવા તો એ પૈનો લાગુ નબ કિયર બના કેને બોલ કે લે કમટ કા દે અને અને એક ચમકતી પૂરી કરી હો સાલેરી આપવાની પાસે બી લાભ ઉઠાવી ના વિષય સંબંધી બધો લાભ ઉઠાવે છે અને કસાઈ સંબંધી લાભ બધી જગ્યા નો લાભ એટલે આપડે એને ઉડાડી દેવા માંગીએ છીએ બુદ્ધિશાળી લાલચું હોય બુદ્ધિ થાય કે નઈ બુદ્ધિશાય લાલચ હોય નઈ હોય લાલચ હોય બુદ્ધિ છે નહી મંજુ બેન કે છે કે આવું કઈક ચોખા પડે કેવું જેવું બધું થાય તો લોકો ને એવું થોડીક પ્રતિ કે રિયા છે બીજું કઈક સુધી હવાનું છે આ તો બે લોકો શ્રદ્ધા બે આવડવા માટે આવું કરે દાદા ગયા અને દાદા બોલા ક્યારે થયું એમ કેમ કઈ લાભ થયો બોલે કોની પાસે લાભ જે માગ્યા છે એની પાસે લાભ ઉઠાવે લાભ સુખ ના ભીખારી છે એની પાસે જ તમે સુખ લો છો થઈ જાતના તમે એની પાસે કેમ કઈ પણ લેવાય તમારી પાસે એમની પાછળ થાય માત્ર જ્ઞાન પ્રગટ થાય કોઈ પણ જાતની ઠીક નથી માન તાન અપમાન કરે તો એ વાંધો નથી જ્ઞાન કરે તો નથી લક્ષ્મીશ્વર નથી આ મકાન છે અને બુદ્ધિશાળી આપડે અહિયાં કેવા છે કાકા છે તમારે જવાના છે આપડે ચીપી રાખો મને બે આવતા જે ચમત્કાર નથી પણ બુદ્ધિ ના પર ની વસ્તુ બરોબર છે પણ એના માટે આપડે શું શબ્દ બુદ્ધિ પર એક જ વસ્તુ છે જ્ઞાન છે જ્ઞાન માં ચમત્કાર હોય જો ચમત્કાર કરો તો ગણાય તો બુદ્ધિ ને ચમત્કાર કેવાય અને બુદ્ધિ થી પર એક જ વસ્તુ છે બઉ આપડા બુદ્ધિ સાથે માનતા થઇ ગયા એની કેમ આમ થઈ ગયા લોકો થઈ ગયા અત્યારે સમજાયા અત્યારે નીકળી ગયું એ મારફત ઇમર આગળ લખાયો હોય તો લોકો ના મન માંથી ચમત્કાર વિશે રસિક ભાઈ ને પૂછ્યું નીકળ તમારા માંથી તમારા માંથી કહી ગયો છે એ કે છે કે બુદ્ધિશાળીઓ માંથી આ ચમત્કાર ની વાત નીકળી જાય એટલે મને કે છે કે તમારા માંથી નીકળ્યું કે નહીં ને બી મારા માંથી જ ગયેલું છે પણ આ વાત જે ઘણી વખત મને એમ થયા કરે કે આ દાદા આ ના આપે છે ત્યારે એક જ કલાક માં પોતાના સો દે છે એને શું કેવું વચન એ પેલું વચન બળત કહેવાય ને એ શું કહેવાય હા એ સિદ્ધિ પણ આપણે એમાં જુદા જુદા સિદ્ધિ કહેવાય આ આ કેવાય આ કેવાય એને માણસો ચમત્કાર કે છે બીજો કરી શકે પાત્ર ચમત્કાર એમ નામ કેવાય કોઈ થી કરી શકાય આપણે જે ડેફિનેશન કઈ ચમત્કાર દુનિયામાં નથી હા નથી એટલે ગુલામ છે બધા એના બધા ગુલામ જ છે અચ્છા રાજ્ય બધી કેટલી જાહેર કરવા આવે જ્યોતિષીઓ ની એન બીજા ને એ આ બધા ઉપર જ એ લોકો एक एक बताया कर महाराष्ट्र में एक ना खुद सरक्र चूज करता પછી પેલા અગ્નિ ઉપર ચાલે પાણી ઉપર ચાલે અને બધા બતાવે કે જો આ થઈ શકે એમ છે આ બધા કરી શકાય એમ છે કરી શકાય ચમત્કાર ના છે એક હિન્દુસ્તાન ના સંતોષ અમારે અમારા શરીર માંથી રોગ હોવું રહે છે આવું નુકસ્ય શું કરનાવું જાય આના નિમિત્તે રોગ લઈ ગઈ છે આમ લઈ ગયે છે પર વધારી છે વાતો કરે આયુષ વધારી અને શંકર ભગવાન ને મહાવીર ને છે કહ્યું કે વીર આયુષ થોડું વધુ